સન્નાથી જ્યાંથી જુઓ તો તાળો મળવો જોઈએ તાળો ના મળે એ વિજ્ઞાન ખોટું આ તો કોઈ તાળો ના મળે ઉપર ગફણ થયું હતું એવું ખોટું તું ખોટું બાવી ખોટો સાધુ ખોટો બાતે ખોટી એ રીતે શોધી રહે આ તો બે કલાકમાં મોગ થઈ જાય શું થઈ જાય વિજ્ઞાનિકૃણ મળ્યા પછી તમે વખત સાહેબ મને કાલે ચિંતા બન ચિંતા થાય બે લાખનો જે મને ભેગો થાય એમ એ બધા મને ભેગા થાય તમને કઈ કાગળ લખ્યો નથી મને કહે છે એ લોકો કે છે તમે અધિકારી નથી જોતા દેશમાં શું કે બધા દાદા તમે અધિકારી જુઓ અધિકારી મારે અધિકારી અધિકારીની જરૂર અધિકારી તો આ લોકો ફોરેન્ડર વાળા આઉટ ઓફ ગાડો ઘેરો પણ મને ભેગો થયો ગાંડો ગેલો ડાવડીયો નલાણ કલ્યાણ હોવું જોઈએ કેવું જોઈએ બહાર હિન્દુ સર્વ લોકો પેલો વાતો ના પડતા ભેગા થયા બે ત્રણ વખતે બધા મત લાભ લેવાય નહી બધા આવા જ જગ્યાએ ખાયા હતા એટલે એટલે ખબર કોઈ જગ્યાએ બધા ધરુ પર કુછ લગાને એટલે બધા વાચા જ નતી તો કેતો બધે છે નતી જે બીજું બીજું તે આ બધીનો કારણરૂપે છે છે ઓ તો તો જ છે મુંગર બારે જ્ઞાની નદી રહેશે કે કમાદો ત્યાં આપણે છે તે બટન દબાવવું પડે અને આમાં આત્માને બટન દબાવવું ના પડે હજી ઉત્પન્ન થઈ જાય ચાલુ જ થઈ જાય એ હાજર હોય આ વિજ્ઞાન જાળવું પડશે બધું જગત શું છે તે જગત એ છ સનાતન વસ્તુ નું મેળાવડો છે શું છે સનાતન વસ્તુ સનાતન વસ્તુ ભેગી થયો છે અનંત ચેતન છે કેરા છે ચેતન તત્વ અનંત છે અરે જળ પરમાણુ પણ અનંત છે હવે એક ચેતન છે એક જળ છે બંને સનાતન ત્રીજું સનાતન શું જળ ને ચેતન એના પોતાના સ્વભાવ નથી આગા પાછા થવાગા પાછા થવા માટે શું કયું તત્વ હોવું જોઈએ ગતિ સહાયક રામ તત્વ ગતિ સહાયક તમારી ભાવના થઈ ખરેક છે <tis> <tis> <tis> <tis> <tis> <tis> તપી તપી નો થઈ ગયો એટલો બધો તપી ગયો છે વાઇ જરા કેસો થઈ જાય તપી ગયેલો શું તપેલો તપી ગયો અરે તપેલા છે એમ શું ચલો દાદા હું કાલે માં નાની પુરુષ છે શું છે આ દેખાય છે તે હું દાદા ભગવાન થઈ ગયો હું જોખમદારી લો એવો માણસ નથી સમજ ને સાંસ છપ્પન ડિગ્રી મારી છે અને મં પ્રગટ થયા છે દાદા ભગવાન મારી અંદર થયા છે તેમને હું દાદા ભગવાન આમ કરી નમસ્કાર કરું છું એમની સાંસો સાઠ ડિગ્રી એ તો મારે શા કરવું પડશે મારે સ્થિતિ પામી છે તમારા જે દાદા ભગવાન અચિમ થઈ જયકાર બોલું છું શું અને આ બધા બોલે શું ભાઈ ગુનો ખરો કશો પોતાની પાંદડી ખૂબ પાંદડી ખીલતી જાય વધતી જાય બારમી બે દાખ ગામ આપે જ છે આપણે કેટલાક તારા છે દાદા દેવી સાથે રહ્યા પ્રજા ના હોય છોકરા છોકરા ફરતા મનુષ્ય જાનવર માં તો બહુ હોય છે શનિ નો ગ્રહ મંગળ નો ગ્રહા તરા બીજા કોઈ ના હોય એ ગ્રહ નો જે દેહ હોય ને તે રેતો હોય મંદ્રહ નો હોય તે રહેતો હોય एक रो न देव हो ये तो ना सी भी में हो ये ये तो हकीकत है जीव बदला करता जीव बदला करता निरंतर बदलिद जाया करा लाख लख रो आई 2 लाख रो आई नहीं के ना चले मेरे मॉडल से ऊपर ये कहते हैं नो ऊपर कहते हैं જે દેવાદાર હોય છે ને તેને ચોઈસ નથી કઈ એને તો ગમે કઈ રીતે રૂમ આપવો જ પડે ત્યાં એટલે ગમે તે માણસ આવે તો પૂછીયે આટલું આટલો રેન્ટ ના અપાય તારથી તો પછી બાર પંદર સત્તર જે અપાય તો તે લેવો પડે પછી આ કન્ટ્રીમાં તો ઓવિંગ હોય છે ને બધું દાદા શીખી જ ના થાય ના બે ત્રણ કે ના થાય આપડે દાદા ઓલવેઝ આપડે બેંક છે ગમે તેને આપણે ઓલવેઝ પૈસા તો આપવાના જ હોય છે ને સી પીડે કીતૌે ને જી ને. ઈડેતે ને ની નેતે ને છર જી ને ને ને ને ને ને ને ને ને ને નેનેનઇ. ને નીતઈ ન� ઉતાવળ તો હવે કઈ નઈ મળે કઈ ચિંતા નઈ મળે આ છોકરાઓ જવાના જવા ને તમને આશીર્વાદ આપેલા નઈ હા જે તમારું નહી લગી ગઈ હતી 5 5 9 बड़ी डिस्ट्रिक्ट बड़ी जगह अत्यार पंदर एक हजार डॉलर चुका पंदर हजार डॉलर પાતે માં એ મંદિરમાં જાય એવું સારું હો તો હવે એમ માનુ છે કે પૈસા આવે તો એ લોય વકીલના પરકતા મંદિરમાં મુકેલા સાળા ભાવના સારી છે ના અંપ્રય બે દવા નો કે એ લોકો તો પુણ્ય સાડી દાદા એટલે નામ લીધી દાદા મહિલા તમારા મંત્રો બોલે કોઈ રાવ બોલે બોલાવો દાદા એમને બોલાવો એમની પાસે હમણાં આપડા મોકલી આપે ને દાદા છોકરાઓ ને મોકલી આપો ને બે બાબા છે કોઈ સંઘમાં અમારી મોટેલ પણ આવ્યા હતા મરકેટ અઠવાડકે પેલી માઉન્ટ બીજી મોટલ છે ને ત્યાં અહી આવ્યા હતા ત્યાં ઓકરીજ તમે ના મળ્યા પછી ત્યાં પછી ફરી જલિતભાઈ ના નિમિત્ત હું છું સાંતરે tartar attack કે ડૂકતો એ મારો કૃષ્ણ છે બસ બસ બસ બસ બસ હો ગયા ડા એ બચી ગઈ ઓય એટલે તમે ચિંતા શા માટે લઈ લીધી ના તો પછી ઓછું થશે તમે ચિંતા લઈ લીધી દાદા છે ના ઉપવાસ કરી આપડે કોઈ ગયા આપડે દાદા હું તો બહુ ઓછું એટલે ઉપવાસ કરવાના થાય છે ઓછું ખાય તો માણુ બંદર ના છે તો એવા થઈ ગયા હોય હવે અમે છોડી દીધું તો અમારા પાછા પરમાણુ ક્યારે ચેન્જ થઇ જાય પાંચ દસ વર્ષ લાગે એવી રીતે મારે છે તમે ઓ ખાલી જે છુપ્રજ હો ના ઉણી શું બનાવવાનું છે ભાઈ દાદીને સારમાં કોટી વાત એ પા હું એમ આની ઉણીને હસુભાઈ ઘર જઈ તો રંગમાં ને માર બસ કે નહી કે મો બરバル બતા કઈ જાય ન્યા કઈ જા તને અહીંયા જિને આપડે બોલાય ને બેડી અંયા નહી એ તો અંયા જા આવો પડે તો તમે ચિકન કેસો કેમ નો ખલાસ ને જગત હિતકારી બુદ્ધિ બધું આવડે ફર્સ ફર્સ આપડે બધું મોટા પ્લાનિંગ કરે નકશા કરે ડીઝાઇનો કરે બધું આવડે આત્મહિતકારી બુદ્ધિ ખલાસી જાય મોંસાહથી ને હિંસાથી તમારા તમારા જગત ભાવ કરવાથી સુખ આપવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ એ દુઃખ આપે તો આપડે એમ દુઃખ ના આપીએ दादा भाई जाए तो येम थे जाएज आप भाव करे तो ये जाए दुख के भाव कर આપણે ગૌરવ રોપીએ છીએ જુવાર આવે શું કારણ જુવાર પહેલા રોપેલી કઈ આવે છે કયો માલ આપડે રોપેલો કયો બધું જાણવું જોઈએ ને આ તો માલ રોપેલો માણસો ખૂબ दादात परिणाम आप परिणाम से तो ये जाए तो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 તો આપડે આપણે પછી આપડે જાણીએ કે આપડે ભરદાર કઈ તેવું પાડ્યો નઈ યાર ટકોર કરવાની સરકાય એવું સમજાવો એક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 બે ની હાજરી બે ભેગા થાય તીસરા નવી ઉભા થઈ જાય તે વય બે જતા એટલે આત્મા અને અનાત્મા ઉદગ ચેતન ભેગું થયું એટલે આ બધા ગુણો ઉત્પન્ન થઈ ગયા ક્રોધ માન મા લોભ અને માયા એ શું કહેવાય લોવાય અને હું મારું બુછી બેની આધી હું મારું ચાર્યા કરે છે ક્યાં સુધી કારણ કે બેને ફરી જુદા પાડી આવે જ્ઞાની કોઈ ક્યાં ચાર્યા કરે બે ગુણ ઉત્પન્ન થયા હું ના ગુણ છે એનાથી હું ગુણ થઈશ મારને કોમાંથી માર કે થાય પાસે આ બંગલો મારો સમજો આના કમ્પાઉન્ડ હું અમારો હો એમાં અમે કે મારું મારું જે ના કે જે આ કેને બદલશે તમે બીજો બતાઈ દે કે આ તો તમારી છે આ બંગલા અમારા છે આ બંગલા અમારા છે આ મોટલ મારી છે આ દેખાય દેખાય કર ઘડિયાળે મસ્ત મસ્ત કરું છું ઘડિયાળ મુગા મા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 બધા લોકો હું ના કરું કે જજ અને પોતે વકીલ પોતે વકીલ ના હોત તો પોતે આરોપી જજ કે છે આ ના થાય ટકા ફરી આ તો ગુનો પોતાના માથે લાગુ થાય પાછું બંધાય નહી છોડે નહી છોડે નું કરો ફળ ખાવ સારું કર્યું સારા ફળ ખાવ ખાવ નહી ખાવ નહી ખાવ તો અહિયાં બેસે મગાવવું પડશે ખરાબ કર્યું તો ખરાબ ફળ ખાવ બધો બે પારી પી જાય એક પ્યારી પીધો રહ્યો બે પ્યારી શું કરે છે ભૂખ ને સમાવવા માટે ખોરાક ખાય નઈ તો તો પછી ક્યાંક ના ચડે આપડે લગતા પેટ ભરાય પેટ ભરાય નહીં કેટલાક બધું ભરી દેખાશે ખોરાક તો ભક્ત લાગી ગઈ હળગ ઓલવા પૂરતો જ નાખવાનો ઓલવાઈ ને ફરી હળગવા મળ્યું ફરી નાખવાનું બોલવું ને હા તો ઉપર એટલે પછી સુઈ જાય તો ના ખરા ઘર ચાલુ છે જીવ નો જીવ નો ગુણ છે જીવ નો ગુણ છે ઊંઘ ને ઊંઘ ને ભગવાનો ગુણ જીવ નો છે ઊંઘ ને ભગવાન છે જીવ ગુણ છે તે શુદ્ધાત્મા નો ગુણ છે હોય તો છ મહિના ભૂતગલ નો શાક સુખ નો ત્યાગ કરવો જોઈએ દાદા આત્મા બંધ કરે એટલે આપતો પુત્રો ને આત્મા નું સુખ બઉ વર્તે કારણ કે બધા આ બંધ થઈ ગયું બંધ થઈ ગયું એટલે એટલે ભૂતગલ માંથી શું ફરવા કઈ અમારે જરૂર નહી જરૂર નહી દાદા અમને સેવા કરવાનું ગમે એટલે સુખ ના આવતું હોય ત્યાં જયારે પકડાવા જશે કાઢે आ, नवी नवी साड़ी कपड़ाओं तो लेन थी जाए आप नक्की साड़ी नवी नवी साड़ी नवी नवी साड़ी लेवा बहनों ने थी जाए दादा मन मक्की करिए जहां जाए जो आपे जै એટલે વિચાર થઈ જાય એટલે કે દોરા ના હોય વિચાર ના આવે એ વાત સાચી છે તમારું દોરા નહી હોય ભાઈ ના થાય દોરા ના વિચાર આવતાય બંધ થઈ જાય હાલો આતા આવે રાઈ વિચાર હોય થાય કે છે ભાઈ હે સુબ દેહ તો થાય કે ચાલો پرسમાં કઈ નથી દોરા નહી દેશે હાલો બેસો જાવ આગળ ચાલો پرسમાં કઈ નથી હા બેન દોરપિંગ કરતો મને બધું મને આજ્ઞા આપો કે હું બંધ કરોપિંગ કરવાનું કેટલા દાદા જાય ઓમણે આ લગડે પર એટલા સાફીમાં જાય આ લે આપડે એવું ને હવે સોપળો બોટો પર આવી જશે ઉતક કોણ આવે પ્રથમ દિન બોલા એટલે જાળો આ વિજય ને બાપુજી કેની બોલ બસ સાઈ જ ના અલમરમ મરમાશી માને વધારે છે દાદા કે સસ્તી છે તો કઈ માલ ભરેલો છે બધો આત્માના ગુણો સાંભળવા છે આ ચાર મુખ્ય ગુણો હા મોટા જબરદસ્ત ગુણો પછી બીજા બધા બે સાડાસ પાંચ પંચા હોય તો એ સિદ્ધાંત જ ના કહેવાય બધું રિલેટીનું કે એક બંધ કરવાનું કે વાત કરતા कि दादा भगवान सुझावता दिखाई दादा भगवान नही ज्ञानी पुरुष वन ऑब्जर्वेटरी પણ મય દાદા ભગવાન પ્રગટ થયા છે ચૌદુકનો નાથ છે આખા બ્રહ્માંડ નો નાથ છે આખા બ્રહ્માંડ નો ભગવાન જયારે કહેવામાં આવે તે અહીં પ્રગટ થયો છે બીજા બધા તમારા બધામાં છે બરોબર ને તો પ્રગટ એટલે અન્વય થવો જોઈએ શું કર્યું ને ઉપર જે આવરણ હતું પછી પ્રકાશક થઈ ગયો પૂર્ણ પ્રકાશક આખું વર્ડું બધું જ જણાવે છપ્પન શા માટે બોલું મારે ચાર ડિગ્રી પૂરી કરવા મારે એ જ કરવાનું મારું સ્વરૂપ છે પણ આ ચાર ડિગ્રી લીધે જુદું રે થોડુંક એવું થાય જુદું રહે જુદું થાય એ પૂર્ણ ભગવાન છે કેમ મારે પડ્યું ત્યાં મારામાં તો આ જગતની કોઈ ભૂલે જ મારે ના હોય શું કહેવાય દેશમાં રહીએ નહીં એટલે પછી પહોંચે નહીં મા કોઈને જો લેવા દેવા નહીં હેત રાખતા ગાર ભય ધોળો મારે તો એને શું કહે મારે ગઈ પણ એ મારી ભૂલ સૂક્ષ્મ સૂક્ષ્મતમ ભૂલ એ બતાવે છે મને ચાર ડિગ્રી છે જે વાંધો છે એ વધુ ડિટેલમાં સમજ આગળ પૂછવું તમારે એ હવે તમે કહો છો કે ચાર ડિગ્રી પૂરી થાય પછી એ તમે એ સ્વરૂપ ક્યાં જશે चार डिग्री पुरी स्वरूप क्या जैसे बॉडी बीजो दे पान जुदू है ये स्थान जुदू है કે જે નિર્વાહ પામેલા છે જેને ફરી બંધનમાં આવવાના જ નથી ફરી બંધન ઉત્પન્ન થવાનું નથી એ લોકો અનુભવી રહ્યા છે નિરંતર એક ક્ષણ નિરંતર પોતાના સ્વભાવનું સ્વાભાવિક સુખ સ્વાભાવિક સુખ આ તો કલ્પિત સુખ છે નથી શું <Chanelceksin> <trio> લોકો હિલન બોલતા કુદાકુદ કરેલુ નથી કરેક્ટ છે અને બ્રહ્મ રિયલ કરેક્ટ છે શું છે ઇલુઝન નો રસ્તો થાય રણ પ્રદેશ હોય ને એવું જોવા પાણી દ્રષ્ટિદોષ થાય અને એ બધું એ જગ્યા એ બધું સાચ કરે આવી રીતે આપણને પાણી જ મરું થાય આખો દરિયો જ દેખાય એટલે આપડે કપડો ઊંચો લઈએ પલરી ના જાય જ નહીં બિલકુલ કશું હકીય નથી વાસ્તિકતા પણ નથી આપણી અને ઇલ્યુઝન કેમ કેવાય એ કરેક્ટ નોટ રિયલ કરેક્ટ રિયલ કરેક્ટ છે બ્રહ્મ સત્ય જગત મીઠા ગયા છે એવી મીઠા હોય નહિ આ કરે છે આ રિલેટીવ કરે છે રાતે ગયો હોય મોડું શહેર લાઠેલું મરતી નાખ્યા જઈએ પછી આપણે અંદર જતા ઉઠ્યા વગર હે કે મીઠામાં મીઠ્યા વધુ છે મીઠ્યા હતા બાવા શોધખોળ કરી દઈ કોઈકની છોકરી ઉઠે જાય નહીં થોડા ફબરતા હોય એમની પાસે મીઠ્યા જાણે અને એનો શિષ્ય ઉઠાઈ જાય ને ત્યારે મીઠા ખબર પડે ત્યારે ખબર પડે હા બાબાજી બોલતા હતા ને અમારી દીકરી વખે ના આવે છે મીઠ્યા નહીં મીઠા હોતું છે ઉઘાડ્યું કે કડક દેખાય છે પાંચ અનુભવમાં આવે છે કડવું કડવું લાગે છે બધાને કડવું લાગે સૂર્ય સૂર્ય પડી ગયેલો નહી દેખાતો મને જ્ઞાની પુરુષ છું તો ત્રણસો છપ્પન નો જ્ઞાની છું તથા તમને જે સૂર્ય દેખાય છે એવો જ મને દેખાય છે પડી ગયેલો દેખાતો ને તો તમારું તમારું દર્શન ખોટું તો નથી જ ને એને વિચાર કેમ કેવાય એટલે આ બધું ઊંધું કરેલું બધું છતું કરી રહ્યું શાસ્ત્રો વાસ્ત્રો બધા ઊંધો કરી નાખે કાલે તો આત્મા જડતો નથી ચિંતા કેમ નથી હા હિન્દુસ્તાન બધા બફાયેલા પેટ્રોલ ની અગ્નિ હોય જ્યાં માછના બહાર નાખી આવ્યા ને તરફે તેમ તરફી રહી પણ બાકી નહીં પ્રેસિડેન્ટ ઇન્ડિયાનો હોય તે તરફતો હોય એક મહાત્મા આપડા મદ્રાસ ના ગયો કેટવારી